શું કેવાય તારે બુદ્ધિવ મહાસગર ના કેવાય તો શું કેવાય એમ કહું જાનવર માં બુદ્ધિ હોય છે પ્રકાશ ક્યાં બુદ્ધિ રહી ભાઈ વર્લ્ એક જ બાળે આ છે કે કહ્યું સાયન્ટિસ્ટ ને કહ્યું તમે માન્યામાં આવે બુરાકું ના કહી શકું ના પણ તમને લાગે માનો શું બુદ્ધિ તમે કહો છો મારે શું માનો જે માનો એ વાંધો ને હું ફોર બારી ને બધું હું ફોર કહીએમોશન કરે શું કરે ઇમોશનલ નો કોડ દેખાડે શું દેખાડે જોવા જાઓ બસ માં બે ની પ્રોફિટ છે ગાડી બેસેટ જોઈએ ધંધા ઉપર પ્રોફિટ શું થયું બધાથી ઉપર હોય બહાર ના ભાઈ હિમોસ તો બુદ્ધિ થી ઇમોશનલ થાય ગણતુ ને એવું મામોશનલ કરી નાખે ઇમોશનલ ઇમોશનલ લાકડી લાકડી વાળું બધા હા હા ગાડી મોટર થાય ગાડી મોટર બચાવ થાય ટ્રેન મોટર બચાવ ઇમોલસનલ થાય શું થાય બુ બી પછી રચે ખબર મારા માં બુદ્ધિ ને જ્ઞાન નો શીર બુદ્ધિ સમજાય કેવી રીતે પ્રકાર શું કે છે ભગતભાઈ અને જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ કહેવાય જે રીતે આ બુદ્ધિ આખા પ્રકાશ છે ને અહંકાર ના થ્રુ આવે છે બુદ્ધિ થ્રુ અહંકાર અહંકાર અમારો અહંકાર ઉડી ગયો ખરાશ થઈ ગયો હોય તો સીધો પ્રકાશ સીધો અમારો અહંકાર ના હોય બુદ્ધિ ના હોય આ ખોલે બે હજાર બે હજાર શું ધ્યા બાર બેઠો અબદલા ને તો જેવું લાગે ને હા કોણ બોલે છે કઉ તમે આ ઓરિજિનલ તેને મારી રિસર્ચ તમને નઈ આમ તો અમેરિકા સાયન્સિસ કોઈ વખત એવું નહી થતું માર નતું બોલવું તે બોલે એક વાર બોલે છે મારે નતું બોલવું તો એ બોલ્યું એ કોણ બોલે છે હા બોલનાર તો સાચો હતા આવું બોલે નહીલો એ તો વકીલાતું વકીલો બોલે છે એક જ રાજ્ય બોલું હોય એક જ વકીલો જ तो एक तो बोलो क्या, क्या प्रक्रिया मगजती मगज में चालतीक्रिया मगज म चालीय આ તૈયાર થયેલી ત્યાદે કરશે તેથી આ ઢોકા કરે લોકો મિત્રો એક વાક્ય બોલવું હોય તો સાઈસ કલાક પછી જવાબ આપ્યા ખરી બધા જોવાની આખા બે ચાર વાક્ય બોલાય આ તો કર્યા કરો આ ક્યા પ્રેકટ હું નથી બોલતો આત્મા બોલવાની શક્તિ જ નથી આત્માની અરજી છે હા હાજરી કરી હાજરી કરી હાજરી કરી પણ હા ત્યાગ્રેકર લાગ્યા છે હું એકલો બોલું નઈ ગાય કુતરા બોલતું નથી તે આપણે આગળ બોલે માર્ગ બોરે છે એવું તો હવું કે છે નવું જ્ઞાન નથી બધા કે જ્ઞાન હોય કે બધા કેતા હોય હોવું જ્ઞાન बदा क्या थे बी प्रांति एक हाथ शब्द बंद करू का ना आ नहीं भावत हो चाल राखी नहीं तो आप ને તરીબંધી ભાઈ થો ઘણો આનંદ થયો બે મોટા ગાળો ગયા રીતે મશીન કેમ નથી વાપરતા દાદા મશીન વાપરતા હોય તો અમકે સંભળાય ને કાન માટે સાંભળવાનું મશીન વાપરતા હોય અમે તું તો આ તો પાંચ તારા ઓછું થઈ ગયું કે પચાસ વધારે આ એ વ્યક્તિ બોલ્યો નહીં ના પડે એટલે પીએસ પી એ બધાને ફાળ ભણે લાવવાનું બહુ સુંદર થવા તારીખ શું છે તમને યાદ નહી રહેતું એ ડિબેટ કેવાય અને મને યાદ નહી રહેતું એ જ્ઞાન ના પ્રતાપ ચૌદમી તારીખે હોય ને કોઈ કાળમાં અથવા કાળમાં આજાયબી છે આશ્ચર્ય એક પચીસ ત્રીસ હજાર માણસ પામ્યો છે અજાયબી છે કમ્પ્લેટ સેફ થાય છે નિલે સર કોને તો લઈને આપતો કેટલું અઘરું પડશે જો આપી લી લો તો દસ સેકડું થાય તો લઈને આપતો કેટલું અઘરું પડશે કે બોલે એટલે કઈ પણ સગત ને સુખ આપવું કઈ પણ તો દસ ગણાવે પણ લેવું તો નહીં બનતા હોય અને લેવું હોય તો સતપર રીપે કરી દેવું દુઃખ તો અપાય જ નહીં કોઈને આપણે દુઃખ આપે ને તે ધમે કરી દેવું પેલા આપેલું તે પાછું આપી જાય છે લાબલ લંબાવવાનું જો નાક આવે ને ખોટ જતી હોય વેપાર બંધ ખાતું જ બંધ તમારું દેવેલી છે વસ્તુ તમારી આપેલી છે તે પાછી આપે છે આ પાછી આપના ને કહીએ કે ભાઈ તું તાઈ રાખ તો આપણને કાળું પડે હું કે નવો છું કેવા માં આપડે એક કેમ ના આપી બે કેમ આપ્યું બે આપવાનો બહુ એટલે કાયદે શું હોય તો બીજી પીરવી ના ગમતી હોય તો આપણે એને બંધ કરી દો કે જમે કરી દીધું કઈ એવા રાત ના સમજી ગયો એટલે ખાતો બંધ કરવા પડે આને શો આ ખાતો છે રૂડારૂબંધો ભગવાન ની દખલ છે ભગવાન તો ભગવાન દેખાય છે આ ભાઈ ભગવાન બેઠા ને દેખાય તમને સાહેબ ડીએ તો શું આપેલા આ સ્વામિ લક્ષી ના દેખાય વાતાવરણ આનંદ કરાવડે નીતિ વાતો હોય લાંબો કરી હે ટૂંકો કરીએ તું ખવું મોટો થવું હા હા આવડો તેના આવડો જ હતો આવડો એટલે ભગવાન તો તને તારે યાદ કરવાના કે તારે અંદર શાંતિ ના થાય તો યાદ કરી શાંતિ થઇ જાય ગોચવાળો બહુ થાય તો યાદ કરીએ તો નીકળી જાય ને તો હેલ્થ ની પ્રોબ્લેમ છે એટલે ભગવાન મોટો નહી કરે તું તારી મોટા થઇ મોટા થયા પછી પાણી વારો નહિ ભગવાન પણ શકતું પેણી બોલે જે રીત છે ને એ બધી રિલેટીવ રીત છે રિલેટિવ અને આ વૈજ્ઞાનિક રીત છે એ રીતે સોલ્યુશન હોય તેનું શું સોલ્યુશન બરાબર હવે અત્યારે હંમેશા છે ને પેલી મુશ્કેલી છે નોંધ રાખજો ચાલો તો પછી બંને નહીં મોટો હવે થોડું સારું થોડું થોડું मैंने मरवा मृत्यु नो अव कोई थे मृत्यु कोई ने नही गई नहीं, नहीं। હું તો મરી ગયેલો જ છું હું તો મરી ગયેલો છું शरीर मरे, आपने नहीं तो जो <laughs> तू? तू.. हाँ। ए? तू? ए? तू? ए? तू? भी दीक्रे डायव आपे दी डायवर्स आपे तो कहते मैने को द्वेष खेद कराई नहीं मैं आ द्वेष आए द्वेष शांत ये हूँ शु करु कर ભગવાન નિષ્પક્ષપાતી હોય બીજા લોક પક્ષપાત માં પડેલા છે એમનું લિંગ કાળા પથ્થર માને એમનું લિંગ કાળા પથ્થર માને શિવજી નું લિંગ ઘડારો જ હોય કે કુદરતી શિવજી કાળા પથ્થર એ જ લિંગ પણ એ ઘડેલું જોયે કે કુદરતી નીકળે છે ને ક્યાં નર્મદા ના તીરે કુદરતી પણ નીકળે છે ને નર્મદા કિનારે કુદરતી જ લેવાનું કુદરતી લેવાનું ઘડેલું નહીં જોઈએ કુદરતી મૂકે એવું નહીં જોઈએ તૈયાર જોઈએ તૈયાર માં પણ ઘડેલા નઈ જોઈએ ને નઈ ઘડેલા ઘડેલા બરાબર આપડે એમને કપડા પહેરવાના ખરા કે પછી આરસ નહીં એમાં પીતાંબર ને એવું પહેરવાનું ખરું પછી પિતાંબર ના એટલે કેટલાક કેટલીક ઠેકા ને એના રંગી કાઢેલા હોય છે મુઘટ હોય માર્બલ નો હોય તે રંગી કાઢેલો હોય શું કહેલું રંગેલો હોય રંગે રંગેલો હોય રંગેલો હા માર્બલ ઉપર જ રંગી કાઢે માર્બલ નો મુગટ બનાવેલો હોય મૂર્તિ સાથે રંગેલું નહીં કરે રંગેલું નહીં કરે હા તો એમને પછી મૂર્તિ મૂર્તિ સાધી હોય મૂર્તિ સાધી અને સ્વાય જમા વાગી ચઢાવે હા સિમેદર સ વાઘી ચડાવે હા હા તો મૂર્તિ સાધી મૂર્તિ સાધી હોય જો જેવું ચઢાવવું હોય એવું ચઢાવે ના લાગે રંગેલું બદલી શકાય પ્રસંગેલું હોય છે રસ્તો કરી શકો હા સતત મિત્ર હા ચાલો હું તમને આ વિનંતી કરી દઉં પછી કીધું પાંચ વખત વિનંતી કરવાની વાત પછી પણ આ સંકેત છે કે ભગવાન ડેરાશ અહી થવું જોઈએ એની જગ્યા બગ્યા બધું રખાઈ ગયેલું છે બધું અને તે થઈ જશે લોકો ને એટલો બધો પ્રેમ છે એટલું બધું એ છે અને પાછા જે ભગવાન છે એ જીવતા છે એનાથી આ ભૂમિકા પણ નથી એટલે આ જીવંત મૂર્તિ ની અને દોડે ક્રષ્ટ ભગવાન અને આ બાબત એટલે પેલો મતભેદ ઉડાડી દીધો મતભેદ ને રીત ગપાતી એટલે મૌરતું કોઈ નહી રાખ્યું જ્ઞાન મારે શી છે હિસાબ માં રહી વડે હા હા ભાઈ ઇન્કમટેક્સમાં તુજે જે કરી છે ખરું અત્યારે હા જો એ છોકરા હોય છોકરા જો સ્પર્ધા થાય તો વેચી નાખો સ્પર્ધા થાય તો વેચી નાખો ભગવાને જ આપેલો છે ભગવાન તમને વજન ધારો ખાઈ એ ભગવાને આપ્યું ભગવાને બનાવ્યું ના પણ આ તમે શું ભગાવી દઉં ભગવાન પૂરો આપડે હિસાબ છે ને કર્મ તે કર્મ ફળ છે કોને રૂપાલા બનાવ અમને કોને બને ભગવાન બને તો ભગવાન કાતી કેવાય ભગવાન તો તમે યાદ કરો તો તંત્ર શાંતિ ના થતી હોય તો યાદ કરતા શાંતિ થાય બસ એ તો અગર તમને આ ગમતું ના હોય સંસાર તો એ તમને લઈ લે એમની પાસે જ્યાં સુધી ગમતું હોય તો ગેલા જ કરો ને તો ચોક રમેતર માં પછી પોંક આવે પોંક આવે છે નહી આવતો નિરંતર કોઈ જાચારી ના ઉભી થાય ક્લેશ બિસ ઉભો ના થાય આનંદ હા એક જ વાક્ય એક જ શબ્દ અમૃત બિંદુ ટપકવા મળે અમૃત બિંદુ ટપકવા મળે પણ આવી રીતે બઉ જો નહીં પણ ધીમું નહીં આવી રીતે બોલવું જોઈએ તમે સમજો નહી ગેસમાં બધા ભેગા થઈ અને બોલો તો બરાબર બઉ ભગવાન આ દેખાય છે ભગવાન છપ્પન ડિગ્રી છે અને એમની હાઈજ ડિગ્રી છે મારેન્સો છપન છે એમની ટ્રેન્સો હાઈજ ડિગ્રી છે એટલે મારે ચાર ડિગ્રી કુસે છે મારે પૂરી કરવી પડે ના કરવી પડે તો હું હું આમ કર્યું કરું મે જોયેલું છે સૌ દુખાખા બ્રહ્માંડ નો નાશ પૈસા તમે જે માગો એ મળે યોગક્ષમ માંગ યોગક્ષમ હવું આપે યોગક્ષમ જો કૃષ્ણ ભગવાન કહ્યું યોગક્ષમ હું તમારે ધરાયેલી એવું કરું છે ભગવાન બનુઆ મહાદેવજી તો દેખાય જતી આ દેખાય છે ને તે મહાદેવજી છે બોલવાનું અમારે મહાદેવજી ડેરું જે બોલતા ઈશું દ્વારા તમે ભગવાન અંદર છે એટલો ફેર છે કેટલો ફેર છે પરમાત્મા છે તે કઉ છે બાપુ એ બાપજો આવ ત્રિશુર નું શું હશે સમજ્યા ત્રિશુર જોયેલું ત્રિશુર ત્રિશુર તમે જોયેલું નઈ છતાં આ ત્રણ ચૂળ કયા ચૂળ આથી યાદી ઉપાધિ આ ત્રણ ચૂળ દેવ માત્ર ને ત્યાં ત્રણસુ હોવા છતાં ત્રિશુલ છતા જગત ચેર પીનારો ત્રિશુલ છતા જગત શેર પીનારો શંકર બાળવા જ્યોતિ બોલીએ એટલે બધા પૂજારીઓ બધા પૂજા કરવા શંકર જાતે અને ગામડા ઉપાધિ તારી હોય છતાંય જગત શું હોય તો અને ક્ષમતા રાખીને તેનાયા ક્ષમતા પૂર્વક પી જાય જે પ્યાલ આપે સસરા આપે સાસુ આપે વહુ આપે પુઓ આપે મોમો આપે બધા ત્યાલા પાક જ કરે એક જ પ્યાલો કીધો તો ધણી આપેલો તે પણ જો બધા ગટગટાઇ ગયા વાત તો એ મારે અત્યારે તમે ત્યારે ગટગટાઇ જાઓ નથી પીવાતા પીવાતા નથી ને કોઈક વખત પીવા પડે કોઈક વખત પીવા પડે ના ગમે સહન ના થાય ત્યાં જ પડે તેલો રાજી થવું જોઈએ તું મને માધે કરવા ફરું છું આપણને માધે થી કરવા છે જો થયું માર્ધે થી થયું શ્રીરામ માનતા હોય કે આ લખડું છે આપડી પત્ની એ લફું છે શન લીધું તો લફડું ના જાય સમજ ને ઓબ્જેકશન વિતરાતું આ ઓબ્ઝેકશન થી ઉભું રહે બધા લફડો સમજ પડે નો ઓબ્ઝેકશન તમારું આ પ્રકૃતિ જુદા પાડીએ છે જ્ઞાન બળે તારે પેલી માર્ગ માં પુરુષ જુદો પડે નહીં ભેદ પુરુષ થાય તારે આપકો આખી પ્રકૃતિ પૂરી થાય છૂટો પડે અને અહીંયા ઉપાડી દીયા છીએ તરત પુરુષો ઓળખાય પછી તો પેલા તો બહુ ઘણો ટાઈમ લાગે મનુભાઈ પટેલ ને ત્યાં સુરત તારીખ બાર અગિયાર ત્યાં સુધી મનુભાઈ પટેલ ને ત્યાં સુરત સાંજે કે મને આ જન્મ આત્મદર્શન થશે પ્રભુ પ્રાપ્તિ માટે ડીપ મેડિટેશન અવરોધ વિના થશે મને પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ મળે એ અંતર ઈચ્છા છે તમારી ઈચ્છા છે સ્ટ્રોંગ ઈચ્છા છે બિલકુલ સ્ટ્રોંગ બિલકુલ સ્ટ્રોંગ છે બિલકુલ સ્ટ્રોંગ ઇચ્છા છે જેટલી પૈસા જેટલી વધારે વધારે અપમાનો પડી રહ્યાનું હોય તો ગમે આ મળે તો આ મળે તો અપમાનો પડી રહ્યો ગમે તો મળશું તો તમને મળશું કેટલી ઉમર થઈ ગઈ નાખે દિવાળી દિવાળી વાપરે જવા જ તિલક તો રહે એક જ તિલક છે એક જ આ કાયદેસર તો એકઠ નાખીએ ને આપડે પછી ગેરકાયદેસર જે થાય એ ખરું પણ એક કાયદેસર ને હા સારું તો આ તમારી બધી પ્રાપ્તિ થઈ જાય સારા રસ્તે વાપરજો ખરે ને નિરંતર તો બસ તમે ખુદ છે નહીં પૈસા કમા વિચાર કરવા આ યાદ રહ્યા કરે દેખાય એવા નથી એ નિવેક સુધી દેખાય નિવેક સુધી પણ સાકાર એટલા માટે પ્રગટ થઈ ગયેલા હોય તમે કહી શું બોલ્યો બોલો શું બોલ્યો હું ખાલી ઘટ ના કોઈ બલિયારી જો ઘટ પ્રગટ હોય શું કેવા માંગે છે મંગોળી બધા ઘટ કેવાય કેવા ઘટ કેવાયરિયન્સ છે મંગોળા એ બધા સીરિયન સીરિયન પર એ બધું ઘટ કેવાય શરીર શરીર એટલે આ ઘટ કેવાય ભગવાન ખાલી ઘટ નું કોઈ ઝાડ માં ખરા કાપી રાખ્યા છું ત્યાં સુધી ખરા બલિયારી કયા ઘટકી બલિયારી જો ભગવાન સૌ તો જો આ પ્રગટ થયેલો હોય એના દેહ સાથે હોય તો સાકાર ભગવાન કેવાય નગવાન નો સાકાર હોય ઈશ્વર અવતાર લઈ શકે નહીં અવતાર લેવાના માતા પિતા મન કરી ગમતું તો અવતરણ થવું પડે છે ફરજીયાત પોતાની નહેરે રાજી ખુશી થી માથાના પેટમાં કોઈ આવે નહી એમના છેલ્લા ચાર અવતાર હાર પાંચ આ દસ તે બધા અવતર છે આગળ તે અવતાર રૂપે જ હોય ને આવતા લેતા નથી લેવો પડે થાય છે આ દુનિયામાં જીવ ક્યાંથી આવ્યો એ આવ્યો ગયો જીવ તો તેનો તેજ ભય છે તો જીવિ રૂપે છે શું છે એનો એ જીવ જ્યા સુધી અને ભૌતિક સુખની ઈચ્છાઓ છે ત્યાં સુધી જીવાત્મા છે ભૌતિક સુખની આ ઈચ્છાઓ બંધ પૂરી થઈ જઈ જીવ તો કાયમ નો છે નિરંતર એ જન્મતો નથી મળતો નથી ફક્ત આ આ કર્મો ને લીધે પ્રકૃતિ જે બંધેલી હોય છે દશાશ છે આ જેમ આપડે ખબિશો કઈ ને છીએ બદલા કરે છે જીભે ચકાય છે નાકે હોડાય છે સ્પર્શ થાય છે બધું અજીવ છે રૂપ જ્યાં રૂપી છે એ અજીવ છે અરે અરૂપી છે એ જીવ છે દેખાય ઇન્દ્રિયો ગમે નહિ ઇન્દ્રિયો અદિયો માલમલા પડે ઇન્દ્રિયોથી જે અનુભવ માં આવે છે એ બધું અજીબી ઈચ્છા છે તમારે કો આત્મસાક્ષાત્કાર આત્મસાક્ષાત્કાર કરવો છે આત્મસાક્ષાત્કાર આત્મસાક્ષાત્કાર કરવ છે